अग्नि बड़ी जाए रण ने विषय टूक टूक थी जाए परिपूर्ण एवं स्वरूप ब्रह्म स्वरूप ભગવાન અને તે ભગવાન ના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે जगत ना जमा अंतर, ने, अंतर मोटा -मोटा मोटी -मोटी ये ने तो क्यों स्वप्न में जगतनी घाट थो नहीं भगवान ने भगवान भक्त आ जीव नाश कर नाश कर मैयाकि भगवान मैं માટે કાળ કર્મ માયા છે એવી હિમત બાંધી છે પેલા મારો જે પ્રશ્ન કર્યો છે કે જેમ નદીઓ સમુદ્રમાં લીન થાય પોતાનું સ્વરૂપ છે એમ જ ઈ તો પોતે પોતાના સ્વરૂપ છે એટલે એમ દિન બોલાય છે ને એમ સ્વરૂપ છે પોતે તો બ્રહ્મ સ્વરૂપ છે એટલે એવી રીતે લીન કરી નાખે એમ બોલે તમે દુકાને બેઠા પડખાની દુકાન કેમ વાત થતી હોય બધી એમાં થી આપે છે બીજા ને અને તમે દેખો છો અને સાંભળો છો વાતો તમારું મન પીગળે કે નો પીગળે અને તમારે ત્યાં આવે તો તમે એકદમ બોલાવો કે ન બોલાવો જોડાઈ જાવ ડબલ લાભ દેખાય છે ઈ ટાણે તમને તમારે ઘરેથી છોકરો આવે બાપા હલો ને મહેમાન આવ્યા છે ને ઘેરે બોલાવે એટલે તમે અહીંયા જાવ તરત ને તરત જો આપણું અસ્તિત્વ ભૂલી જાય છે કે આપડે ભૂખ્યા છે ખાધું છે અહીંયા આવ્યો દેખાય એમ જયારે જીવ જ્ઞાન થાય ત્યારે ભગવાન મેળવી શકે છે આ જે બધા ઉપાય કરીએ છીએ કથા વર્તા નથી કરતા આનંદ આવ્યો ઘડી ભજન થઈ ગયો કોઈ કોક ને સાધારણ બાકી લગભગ તો આનંદ બહુ સારી કથા થયું સમજે ન સમજે પલટે ગમે એવા મહેમાન આવ્યા હોય જવાનો ભાવ ન થાય લાભ દેખાઈ ગયો એટલા એટલો લાભ આમાં દેખાવો જોઈએ કે નઈ તો એનાથી શું શું નો થાય અગ્નિ માં બળી મરે છે ટૂકટૂક થઈ જાય આપણે આમાં કેટલા મરી મટવા તૈયાર છે તૈયાર છે એ બધા ભાવ ગયા ભગવાન એમ આપડે બોલતા શીખ્યા છે અને થોડું કઈ સમજ્યા હોય એટલું આપડે કર્યા કરીએ પણ આ પ્રમાણે નોછાવર કરી કોઈ બેઠું નથી કોશું ભાગ્યે પણ બધું ગળી જાય પણ એ વેલા નો એમ કરો તે ઉપર થી વધ્યું દર્શન કરી આવ્યા ને અહીંયા બેસી આવ્યા ને આ હજાર રૂપિયો સેવામાં દીધો એ ગમે એટલો દીધો આ ભાવ નહીં પડે ત્યાં સુધી આ વસ્તુ સંબંધ નો અને આ જે કઈ કરીએ છીએ એવી રીતે સ્થિતિ લાવવા માટે કરીએ હંમેશા હંમેશા બે બે ડગલા કઈ ચાલુ જરાક ઉમેરો થયો ઉમેરો થયો ઉમેરો થયો પણ ઉમેરો થાય નઈ એમને બેઠા હોય હંમેશા તો રસ્તો નો કપાય ત્યાં પહોંચાય નઈ મુકામે નો પહોંચાય બધા એ બરાબર તૈયાર થઈ ગયા ને કેમ દેવપ્રસાદ સ્વામી શું કહો એક ગોરાણું ગામ છે જાફરાબાદ ની બાજુ પર રાજુલાલ હું બાજુ મારે આયુરભાઈ ગાડું જોયું હતું હું બેઠો હતો ગાડા માં ગાડું આઈ જાય જરાક રસ્તો બેકફૂટ ઊંડો હતો તરી શકે નહી ગાડું પચીસ ત્રીસ ચાલીસ ફૂટ હશે ત્યાં બેસી ગયો તંબુર ને એઠો મૂકી માથું માય આમાં મોરબી આમાં થાય નો ભાગે લાગવા ગાડું પછી ઉભું રહી છું એટલે શું થાય ના મતું એ ભાઈ મહાત્મા કાંઠે તો ચડી મારે ગાડું હાકું તો ઈ તો વળી આપણે ભગે લાગ્યા કરેલો કરે ભાઈ તારું હવે બહુ થઇ ગયું તું કાંઠે છે મારે ગાડુ અહીંયા ચડી શકે એમ નથી નહીં તો હું ચડાવી દઉં આ મેરા મંજા ને મળમા કોણ જો જરા ગઈ યા ચ આપ આપણે બઉ હું ગાડામાં એલા પણ ઓળખ્યો નથી મેં તને અરે બાપા આપડે કેટલું ભેલા રહ્યા છે એલા પણ ઓળખાણ દો હું તો ફલાણો જેઠ કે આપડે ને ભેલા ગાયું ને બધી બેહું ચાલતા હો સત્યાનાશ વાય કેસ તું આ સાધુ થઇ ગયો તમુરો લીધો ભજન બોલ અરે બાપા સાધુ થયા પછી એ વટલાવ તો હશે કોઈ ને કેસ પવિત્ર કરી દે મારો કેટલાક ને પગડ્યા પગડ્યા નથી ઓ સુધાર્યા થલ્યાણ કરે હવે તમે કેમ મનાવો એ કોઈ એટલે આ બધી વસ્તુ છે મનમાં બધું હું વિચાર કરતો હતોનો વિચાર કરે એટલા બધા ટૂંક ટૂંક થઈ ગયા છો ને જો આ બધા થઈ ગયા છે ને દેવૃષ્ણ સ્વામી ના લાંબુ મળી જાય ને બધા આપડે કરવું પડે લાંબુ પડતો નથી પણ સાધુ બંધ સાધુ બને ઓલર આપડે સાદુ થઇ ગયા પવિત્ર કરીએ ને બધું વાંચીએ ને ત્યારે થોડું રડવું આવું જેટલું શું આવે છે ને એટલા આપડે કાતા શું રડવું કોઈ ને આવડે નહી તમારે પછી એટલું જ આવ્યું એટલું તો આવ્યું એટલું તો રડવું આવ્યું એને તમે એના વખાણ કરો એ તમારા આ બધા વજ વાંચે તો આમ કથાવાનતા કરતા હશે ને એવું કરતું નથી બેસે આમ કોઈ કથા વાર્તા કરે કોઈ ખર્ચો નથી પોતે હારા કેમ દેખાય અને સગત આપણા વખાણ કેમ કરે એનું હોય બીજું કોઈ નહીં તમારે <laughs> जीव ना ना नाश करीन ना करी ना करो ना भार अंतर नगतना सुख निवास न, न जे, होगा तो અમે હેત કરીએ તો પણ થાય નહીં હોય તેના ભક્તજન ની ઈચ્છા ને અર્થે વાર્તા કરી વિધિ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણ નું પચાસ વચનામૃત આ બધા નાના નાના બાકી તો વચના મૃત છે ઈ છે તમે આ પૂછ્યું ને ભજમાં હવે સમજો હું સાંભળવા ભગવાન નહોતા મેળી નાશ નથી કરી અધુરું મૂકી દેવાય કાશ્ન બરાબર છે છે તો બરાબર અક્ષર સ્વામી બોલો તમે બધા ઉપદેશ તો દેતા હો ને એ બોલો થાતું છે એ તો બઉ પછી દ આવતું છે ને નાશ પાણી નો નાશ પાણી નહી સમજે તો બીજા ને કેમ સમજાવશે સમજાવ જોઈએ તો પ્રશ્ન તો એ દીકરા આસન સાધુ નો તો એ પૂછવા નહીં આવે તો પૂછે આમાંથી તો કોઈ પૂછે એમ જ નથી પણ આવડા ને તો સમજવું જોઈએ તૈયારી મિલ્ટ્રી રાખે કાયમ પેરા ભરવા માં શહેરના રક્ષણ માં નહીં એમ બેઠી બેઠી જ ખાય છે એ રીતે એવું આવે બી મોત ના મોત સમજાય બાકી તો મિલિટ્રી એટલે બેઠી બેઠી જ ખવાય આ બધી મિલ્ટ્રી બીજા પણ મિલ્ટ્રી ને હંમેશા ટ્રાય આપે ટ્રાય હંમેશા આપે જો ખબર હા ગમે બંદૂક ખોડ આવે બધું કરે કવાયત કેમ કવાયત બધી કારણ કે આવ્યું તો તૈયાર થઈ જાય એટલા માટે ત્યાં બધી કવાયતો છે ને બરાબર કરો છો ને કવાયત કરમ ને લડવાના બીજા ને અરે લડવાની કવાયત આ ટ્યુશન બનાવી આ વચના મર તો જ આપણને યાદી આપે કેટલા ભૂલે કોઈ કવાયત માં બે કંઠાર આ કવાયત કરતા હશે ને બધા એ આજ કોઈ કરતું નથી હે કેટલે નીચે થઈએ કઈ ખબર નથી બોલો સુવર્ પણ આપડે ક્યા દ્રષ્ટાંતમાં ભીટ થાય ફીસરો થવું જઈએ ને ન થાય તો થવું છે એમ જાણીને મટવું જઈએ કરે તમારે છે એક ધારણ બીજે ધારણ કબાટ ગાંડા થઈ મીંડ્યા હોય બધા હે મહારાજ હે મહારાજ એમાં તો બઉ બોલવાનું હોય પણ કેટલું બોલવું નિર્વિકાર બ્રહ્મા સમજે ને દેવ પ્રસાદ પુરાણ સ્વામી તાપે પુરાણ સ્વામી દ્રષ્ટાન પણ આમાં ઓગાછલ કઈ રીતે ક્યાં હું ભૂલું છું એ જો આવડે ઓળખતા હોય તો પણગાછલ માં ખબર જવું જોઈએ જવું જઈને આજે પણ ગાદલ કેવાય આ છે પંખીડા વયા જાય ઢોરા વયા જાય ઓળું વહીંયા જાય નઈ ગયા અજાય હોય કરે ન આવડા ભરતાનું તાળીઓ કેવાય તારી નું ચાળીઓ પણ આવડા ભરકેડકે અપરાધિક આમાં શું અપરાધ સ્વામિનારાયણ હરિ તો આઠસો એસી ના ચૈત્રપતિ નવમી ને દિવસ स्वामी सहजानंद जी महाराज उरडा मुनि तथा देश देश हरिभक्त सभा बनाई पची श्रीजी महाराजे परमहंस प्रश्न पूछो जी। कोई जीव छे। सुख અને કોઈક તો સમય છે તો મટતો નથી છે એ પ્રશ્ન પણ કઉ છુ ને આમાં કોણ એનો વિચાર પરમાત્મા ને કોણ જવા કઉડે હોડા પેઠે લુબડા પહેરી લીધા એમાં જરાય પ્રેર નથી પવન આવે તો લુગલા હલે ખરા છે તે બીજા ના લાવે પવન આવે તો એનાથી ભાવ માર્યા કથા વર્ગ સાંભળવી એટલે વાંધો નઈ जोगुण नृद्धि पमी जाए शुक्ति मन तमो गुण वेड़ो रजोगुण नो विक्षेप रहे छे। शुशुक्ति मन असुख रहे માટે ગુણ સંગ સંઘ જ્યાં સુધી રહે ત્યાં સુધી કોઈ જીવ સુખી નહીં અમારે હોય અમારે વિક્ષેપ રે થાય અમારે યુવકો માં આવે છે એમાં વાત પછી કા આવો કેવો કા પશુ કેવો એ સિવાય દ્રષ્ટાંત નહીં શું ભાઈ કરીએ ને બુદ્ધિ ધાતુ કઈ ભાગવત નું કઈ અધ્યાત્મ બુદ્ધિકૃણ પેટી ધાતુ કધિ કલત્ર બુદ્ધિશુ સ એવો કેવાય કેવાય પશુ સાહિત્ય જ્ઞાની ને ખબર હોય કિલેસી બહુ કરાવી જશે પશુ હોય કોઈ બોલ યાદ હોય પશુમાં પશુ શ્લોક કરવાની ભણવા બધા જરાક તરા ભણવા ખબર છે જ્ઞાન ને માટે કોઈ મળે જ્ઞાનાયત દાનય રક્ષો વિપરીત જો એમાં એ નો આવે તો જીવ નો સ્વભાવી કોઈ જીવ સુખીયો રહે નહીં જયારે આત્મસત્તા રૂપે રહે ત્યારે સુખી રહે છે આ બધા આત્મસત્તા રૂપે છે ને એટલે સુખિયા થઇ ગયા તો જબ જાગે તબ ખાવે બોલી જાય તો ખાવા નું માગે વાત ઈ સુખિયા એમ કે દુખીયો એક જ કવિર કે જબ જાગે તબ રુએ અરે અરે અરે મેં આહુઆ નુકશાની માંગ્યો નુકશાની માંગ્યો એટલે ઈ રડે જાગે એટલે આ ખાવે આટલો ફેર એટલે આ દશા આપણા માં ન હોય તો આપડે રડવું મળે પણ આપણે વાત કરવામાં હસવા માં કાઢી એટલે ખવતા એની ભાષા એટલે હસવું ઈ સમા ગણાય ખળ માં આપડે હસીયે છે ને દાંત કાઢવાનો ભાવ થાય એટલે ખાસ નિર્વિકાર બ્રહ્મ બધાય એમાં ભેદ જ થાય બોલો પછી મુક્તાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે આત્મસત્તા રૂપે રહે તેના શ્યા લક્ષણ છે शीव जेवा कोई समर्थ नहीं। तो देश का शास्त्र दीक्षा ध्यान आठ जो गुंडा थे तो कर भूादेशादीक ना योग थो जरूर अंतर दुख थोटा पुरुषे मर्यादा लोपी कोई सुखी थत नहीं માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગી ના ધર્મ પ્રમાણે પ્રમાણે વર્તવું અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય શા માટે જે પરમેશ્વર કહેલ જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથ લખ્યું હોય તેમાં કોઈ રીતે આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશ કાળા વિશે રહ્યો છે અને જે તત્પુરુષ ની બહાર પડ્યો તે જ એને ભૂંડા દેશ કાળા યોગ થયો છે કરવા જાય માટે સદપુરુષ ની આજ્ઞા પ્રમાણે જે રહે છે તેજ પોતાનું બંધાયેલું વર્તે અને જે આજ્ઞા છે પણ જો સત્પુરુષ નો હોય અને એની આજ્ઞા ને વર્તતો હોય તો કદાચ ને હોય છતાંય પણ એ બચી જાય છે અને એ જ આત્મ સત્તા રૂપે રહ્યો છે આજ્ઞા નથી ને સત્પુરુષ જ્ઞાન પોતાની મન ઘરે વધે એમ એ પણ બરાબર નથી ઘટવું એ પણ બરાબર નથી વચા ભાગ રહેવાનું કયું છે ભગવાન ભગવાન અને મહાપુરુષો છે એ જીવ ના સમજતા હોય કે આ રીતે જેમ કે રેસે તો એ પાર પડશે બધી આજ્ઞાઓ મહારાજે આપી તો તો અધિક તો માં આહમ ભાવ આવી જાય હું નાનો હતો ને તમારા જેવા વેગ જેડ્યા હોય અવસ્થાના ગુણ ના વેગ હોય પણ વેગ અમને આ ના હતા આજના ની આરે હતો સ્વામી પુરાણી સ્વામી અહી બેઠા હોય ને તેથી તો વેહ અંદર ન ક્યારે ક્યારેક રમુજ માં મૂકે નાના સ્વામી નાના સ્વામી નાના સાધુ આ બે તમે જાશો એની હરીફાઈ કરો શેમાં અપા કરે કે આ જાદા કરે જો અને હરિભાઈ માં જઈ લો હરીફાઈ પણ આમાં કોઈ ને ખબર ના પડે થાય હરીફભાઈ બહાર આવી જાય બહાર આવી જાય તો ખૂટ પડી જાય મહિનામાં થાય એટલા કરીશ થાય એટલા કરીશ એમ બોલ તો પણ જો આ એટલા કે તમે વધારે કરીશ પણ થાય એટલા કરીશ આપડે ની સતેજ થઇ જાય છે આજે અમારે ભણે સેવા ન થાય જમવા દાણે આવું દેખે એમને જેની અરે હરીફાઈ કરવી ઈ દેખે એમ તે ત્રાહી સીધું નહી પથ્થર મૂકી દઈ પંક્તિ માં બરાબર આપણા પથ્થર માં બે રોટલી મૂકી દઈ એટલે હવું થઈ જાય આ ગમે છે નજી થઇ જાય ને પછી ઈ રોટલી બધું બીરસાઈ જાય અને આ જેની હરીફાઈ હોય એને કોયો મોઢા માલિયા એટલે હા મને છે આ તો એ વળી પગડી મને છેત અને આ આપણે તો મહાપુરુ બારોબારી બની જાય હવે હરી ભાઈ કરેગી તપ ત્યાગીરા બધા મારી ભાઈ કીર્તન મારી ભાઈ દોડીને બેસી જાય સાત વરસ વર્તાલીઓ કરવા દીધી નથી મંગળા પછી કથા થતી પછી શણગાર પછી થતી પછી બપોરે થતી આ રોંઢે થતી અને આરતી પછી થાય પાછી બીજી આરતી પછી થાય કોઈ તમારાણતા આવડા ભણે એવું માતા ભણતા મારા કરતા મોટું પણ સારા બનતા ભગવાન રાખવા પ્રેમ થાય એવી હરીફાઈ કરી આપડા લક્ષણ છે ગીતા વાંચતા છે આપડે આમાં ખકીએ જોતા છે પડી